અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે लक्ष्मी नारायण आदि श्री कृष्ण आज्ञा देवोविधि सेवा कर आचार्य मोटा शिखरबंद मंदिरों में हरिमंदिरो मैं यथाविधि प्रतिष्ठा कर लक्ष्मी नारायण आदि भगवान स्वरूपों मूर्ति सेवा विठलनाथ जी कहेल विधि प्रमाण प्रेम पूर्वक करी सेवा करना भक्त घना हो सेवा तो स्वयं जातेज करी मूल श्लोक में लक्ष्मी नारायण आदि आव शब्द है तम आदिशब्दी नरनाराण आदि स्वरूपों ने समझवा लक्ष्मीनायण देवनो प्रधानपणे निर्देश एट कर शिक्षापत्री लख लखती वेलाए पक्ष्मीना देवनी पास ज रहा है मैं प्रथम निर्देश करो कहीं बीजा भगवान स्वरूप गौण है एम मा न मानव भगवान स्वरूप में कई भिन्नता नहीं एम श्लोक एक सौ नौ थी एक सौ बार सुधी में पोते ज कहू है ભગવાનની સેવા સ્વયં કરવી એ અંગે શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાને જ પોતાના ભક્તોના ધર્મમાં કહ્યું છે આદર પરિચર્યાયામ સર્વાંગી રભિવંદનમ ગૃહ શુશ્રુષણ મહ્યમ દાસવત ઇયદ અમાયયા સેવા કરવામાં આદર રાખો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા નિષ્કપટ ભાવે દાસની જેમ મારા મંદિરને સ્વચ્છ રાખવાની સેવા પણ કરે એટલા માટે જ રૂક્મિણી આદિ પણ તેવી રીતે દાસી શતા અપી વિભોર વિદધુ દાસ્યમ સેંકડો દાસીઓ હોવા છતાં રૂકમિણી આદિ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા સ્વયં કરતા હતા ભગવાનની દાસી પણ કરતા તેમને હજારો દાસીઓ પોતે તે મંદિર બનાવ્યા છે પોતે જ તેમની પ્રતિષ્ઠા કરી છે અને ભગવાનના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી છે માટે છે અન્યથા તેની પાછળ આયામ કેટલો થયો છે વ્યય કેટલો થયો છે પ્રતિષ્ઠા કોડે કરાવી એના ઉપર થી એની મહત્તા મહત્વ પ્રતિષ્ઠાપક જે હોય એને આધારે દેવમાં દૈવત આવે છે ખર્ચાના આધારે દેવત નથી આવતું કે સમૃદ્ધિ શ્લોક નંબર વન ભગવાન મંદિરમ પ્રાપ્ત યોનારથી કોપી અન્નાર્થી મનુષ્ય તેમની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી ઓળખી તો કે અજાણો કોઈ પણ ભૂખો માણસ ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો ભક્તો અને પ્રજા એ બધા એકલા ન ખાય જવ પોતાના ભોગ માટે જ ન વાપરી નાખવો આને હોતે દેવો અત્રિ ઋષિની સ્મૃતિમાં કહ્યું છે સ્વદેશે પરદેશવા યતિથી પોતાના દેશમાં કે પરદેશમાં અતિથિને ભૂખો ન રાખો અન્નના દાને કરીને આવો વાક્યા છે તેમાં અન્ન લખ્યું છે પાણી લખવું નથી પણ અન્ન સાથે જ કાયમ પાણી પણ જીવનમાં અનિવાર્ય છે તેથી પાણી પણ આપવું એમ સમજવું એનું પણ બહુ મહત્વ છે પાણી પાવાથી પૂન થાય છે જેમ જરૂરિયાત વાળા હોય ભૂખ્યા ને અન્ન તરસ્યા ને પાણી આદિત્ય પુરાણ માં લખ્યું છે કે અન્નદાન પ્રશસતી વિદ્વાંસો વેદવાદીન અન્નવાય યત પ્રાણા પ્રાણદાનસમી તત્માહદ યદન વિચક્ષણ વિચક્ષણ અપરીક્ષેભ્યો સ્વાયંભવો બ્રવ પ્રી વિરચિિરન્ન પ્રી કમલાપતિ પ્રીત ભગવાન શંભુરન્ન શચીપતિ તસ્મા વિશિષ્ટ તદ્દે આહુરવેદમ વિદો બુધા જલદાન અન્નદાન વૈષમ જીવન દ્વિજોત્તમા વેદ ભણેલા વિદ્વાનો અન્નદાનની પ્રશંસા કરે છે પ્રાણીઓના પ્રાણ અન્નને આધારે જ રહે છે એટલે જે અન્નનું દાન કરવું તે પ્રાણદાનના સમાન જ છે માટે વિચક્ષણ મનુષ્યોએ હરરોજ અન્ન જ આપવું સ્વયંભુ મનુએ તો કહ્યું છે કે કોઈ પણ ભૂખો મનુષ્ય હોય તેની પરીક્ષા કર્યા સિવાય તેને અન્ન આપવું અનાજ આપવાથી બ્રહ્મા અને લક્ષ્મીપતિ નારાયણ રાજી થાય છે ભગવાન શંકર અને સચિપતિ ઇન્દ્ર રાજી થાય છે આથી વેદોને જાણનારા વિદ્વાન પુરુષોએ કહ્યું છે કે વિશેષપણે અન્નનું દાન કરવું હે દ્વિજવર્યો પાણીનું પણ દાન કરવું તે અન્નના દાન જેવું જ છે પાણી સમસ્ત ભૂત પ્રાણીઓનું જીવન છે અનદાન તો કરવું એ પણ જૂના સંતો એવું કેતા પીરસવું એ હરખું ધરાયે તોય એને અનદાન નું પુન મળે આપણે કઈ લેવા જવું નથી કઈ નથી તોય દીધું કેવાય ને કે નઈ પીરસે તોય હરખું પીરસે તો એ મોટું પુઈન છે એટલે એ અનદાન થઈ ગયું આ બધા ભિક્ષુકો લેવા બેઠા હોય ગે તો એ અનદાન કેવાય એને દાન નું અનદાન નું પુન મળે પાણી પાવાનું પુન મળે મેથડડ હોય ને આપડી એમ ન પીરસવું ઓલો ધરાય હામોમાણા ધરાય એવી રીતે પીરસવું અને એને સંતોષ થાય એવી પીરસવું તો એનું અનદાન જેટલું પૂન કહેવાય સ્કંદપુરાણમાં અન્નદાનનું ફળ કયું છે કે જાંબુનદ જાંબુનદમયમ દિવ્યમ વિમાનમ સૂર્યસન્નિભમ દિવ્યાપસરોભિ સંકીર્ણ મન્નદો લભતે ફલમ અન્નદાન કરનારાને તે દાનના ફળરૂપમાં જાંબુનદ નામના શુદ્ધ સોનાથી બનેલું સૂર્યના જેવું ચમકતું અને દિવ્ય અપ્સરાઓથી ભરેલું દિવ્ય વિમાન મળે છે વાયુપુરાણમાં પણ કયું છે કે અન્નદાના પરમદાન વિદ્યકિચન અન્ના ભૂતાની જાયંત જીવંતીચ ન સંશય જીવદાના પરમદાન નિંચી વિદ્ય અન્ના જીવતી ત્રૈલોક્યમનસ અન્ને લોકા પ્રતિષ્ઠતી લોકદાનસ તત્લં તસ્માન સમા ભવિષ્ય અનાજના દાનથી મોટું બીજું કોઈ દાન નથી અનાજથી અનાજથી જ ભૂત પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે અને તે અનાજથી જ જીવે છે તેમાં કોઈ સંશય નથી આ લોકમાં જીવદાનથી મોટું કોઈ દાન નથી અન્નથી ત્રિલોકી જીવે છે અને અન્નનું જ તે ફળ છે તેથી અન્નદાનને બરાબર બીજું કાંઈ હતું નહીં અને થશે નહીં અન્નદાનનું મહાત્મ્ય મહાભારતના પર્વમાં વિસ્તારથી કહ્યું છે બીજી સેવા તો થાય પણ જમાડવાની સેવા બહુ મોટી હતી કારણ કે એનાથી માણસ બહુ તૃપ્ત થાય હોય પ્રાણ બહુ વાલા છે પ્રાણ નું પોષણ કરે એની ઉપર માણસ ખાંગા થઈ ગયા હોય જમવા ઉપર ખાંગા થઈ ગયા એટલે એને બરાબર ત્યારે મળે તો એનાથી ભગવાન બહુ થાય એટલે જૂના સંતોમાં જમાડવાનો એ ઘરમાં ઘરમાં તો વાંધો નથી આ બધા અતિથિઓ છે ભિક્ષુકો ઘરમાં ઘરમાં જમાડવાનો બહુ બહુ ભાગાભાગ નો કે ઝેટક્યા તો હારું ઝેટક્યા તો હારું ઝેટક્યા તો હારું જમાડવાનો બહુ મહિમા <coughs> 132 સુ વિદ્યાર્થી ભણાવવાની પાઠશાળા કરાવીને તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે આચાર્યો વિદ્યાર્થીઓ રહીને ભણી શકે તેવી પાઠશાળા કરાવીને સત્શાસ્ત્રના વિદ્વાન બ્રાહ્મણને યથાયોગ્ય તેની આજીવિકા આપવાનો પ્રબંધ કરીને રાખવા અને પૃથ્વી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કારણ કે સદવિદ્યાને પ્રવર્તાવવાથી જ કારણ કે સદવિદ્યાને પ્રવર્તવાથી હેમાદ્રિમાં ગરુડપુરા કહ્યું છે કે ઉપાધ્યાય વૃત્તિ દ્વારા અધ્યાપયતી દ્વિજાન કિમ ન દેમા ધર્મ કામ દર્શિતા છાત્ર ભોજન તૈલમ વસ્ત્ર ભિક્ષાતી પુરુષ કોક ભણતા હોય અને જમાડવાનો બહુ મહિમા છે કારણ કે એને તો બીજું બીજાને જમાડવાનો ટાઈમ ન હોય એટલે એને તેને તો ધર્મ અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થને પ્રગટ કર્યા છે મનુષ્ય વિદ્યાર્થીને ભોજન તેલ કપડા અથવા ભિક્ષા આપે છે તો તેના ફળના રૂપમાં તેના બધા મનોરથો સફળ થાય છે તેમાં કોઈ નથી અગ્નિ દીપાત્ન ભોજનહી હેનરૂપ જે મનુષ્ય દીવો કપડા અને ભોજન આપીને ભણનારાઓને રોજ આજીવિકા વૃત્તિ કરી આપે છે રાતે વાંચવા માટે દીવો તેને યજ્ઞનું ફળ મળે છે સદવિદ્યા અર્થાત પરમાત્માના સંબંધ વાળી અથવા પરમાત્માનો સંબંધ કરાવનારી વિદ્યા તે સદવિદ્યા છે એવી વિદ્યા પ્રવર્તનનું મહાન ફળ બતાવ્યું છે અન્નથી અન્નદાન અન્નથી જીવનદાન માત્ર મળે છે પરંતુ આવા પ્રકારની વિદ્યાથી તે જીવની ઉન્નતિ થાય છે પરમાત્માની પાસે પહોંચે છે ધર્મા ધર્મનું જ્ઞાન મેળવી ધર્માચરણ કરી કલ્યાણની પ્રાપ્તિ કરી શકે છે જેને જ્ઞાન જ નથી તે પોતાનું આત્મશ્રીય કેવી રીતે આચરી શકશે માટે સદવિદ્યાનું ફળ અતિ મોટું કહ્યું છે શ્લોક નંબર એકસો ત્રીસ અને એકસો બત્રીસમાં કર્તવ્ય આજ્ઞાઓ આપીને મહારાજે ગૃહસ્થ ભક્તોએ આપેલા ધર્મસ્વની વ્યવસ્થા પણ ઇશારાથી બતાવી દીધી છે આચાર્ય ના ધર્મમાં ત્રણ વિભાગ કરાય એક તો પોતાની સિક્યુરિટી દીક્ષા દીક્ષા આપીને અધ્યાત્મ માર્ગ નું રક્ષણ કરવું આશ્રી તો ના અધ્યાત્મ માર્ગ નું રક્ષણ કરવું પોષણ કરવું અને ત્રીજું આ ધર્મસ્વ ની વ્યવસ્થા કારણ કે એ સંપ્રદાય ના મુખ્ય હતા જે ધર્માર્થે શ્રી કૃષ્ણર્થે ધન પદાર્થ આપે છે તેનો વિનિયોગ કેમ કરવો તેની રીત અહી મહારાજે બતાવી છે ધર્મદાની વ્યવસ્થા હોતી પછી મહારાજ બતાવે દેવોની સેવા કરવી ભૂખ્યા જમાડવો અને વિદ્યા સદવિદ્યા કેમ કરવું આચાર્ય અને ઢગલા ને ઢગલા હોય તો કેમ કરવું બધી વ્યવસ્થા કહી દીધી એક કોડી પણ ન હોય તો ભિક્ષા માંગી નિર્વાહ કરવો અને આખી પૃથ્વીનું ધન ભેળું થાય તો પણ તેને સમાવી લે એવી વ્યવસ્થા મહારાજે બતાવી પ્રથમ દેવની સેવા યથાવી કરવી પછી અન્નદાન કરવું બાકી રહે તે વિદ્યા દો આવી પૂર્ણ વ્યવસ્થા ક્યાંય જોવા મળી શકતી નથી કોઈ સંપ્રદાય આવી વ્યવસ્થા અને એ મૂળ પુરુષે કરી હોય અનેક સંપ્રદાયો છે અને પૈસા હો સંપ્રદાયો પાસે છે પણ એ પૈસાની આવી વ્યવસ્થા કરી હોય એવી એક સંપ્રદાયમાં જોયા ક્યાંય ન મળે જો ક્રિશ્ચનો માનીમાં પૈસા હોતી છે અને અધ્યાત્મ ઓલી વ્યવસ્થાઓ બધી છે આ હોસ્પિટલની ને એમાં એજ્યુકેશનની વ્યવસ્થા છે ને પણ અધ્યાત્મ નહીં અધ્યાત્મનું તો એવું કંઈ કોઈ વ્યવસ્થા નથી એની અને મહારાજે અધ્યાત્મની સાથે આ બધી વ્યવસ્થા કરીલાનો હોય તો આને લઈને લ્યો ભારતમાં અનેક હજારો ને હજારો છે એ કન્વર્ટ થતા છે હું કરવા થાય છે એજ્યુકેશન સારું દે છે હોસ્પિટલની સગવડતા હોય છે બીજું કંઈક મદદ કરે છે એટલે બધા હિન્દુ ધર્મ છોડીને ક્રિશ્ચન થઈ જાય હિન્દુ ધર્મ છોડીને કારણ કે આમાં કઈ વ્યવસ્થા નથી પૈસો નથી એવું નથી પણ વ્યવસ્થા નથી માણસો વસ્તુના અભાવ પીડાતા હતા પણ શે નથી પીડા વ્યવસ્થાના અભાવ માણસો પીડાઈ જાય ભારતમાં આસામમાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધારે વરસાદ થાય છે પાણી પીવા ફાફા પડે છે આશ્ચર્ય કહેવાય કે નું કહેવાય અમેરિકામાં કેલિફોર્નિયામાં છ ઇંચ વરસાદ થાય છે આખા વરણ તો એ દુનિયાનું સ્વર્ગ ગણાય છે દુનિયાનું સ્વર્ગ ગણાય છે ગોલ્ડન કન્ટ્રી ઓલું કહેવાય અને ઝાઝામાં ઝાઝા દુનિયાના બદામ ને પિસ્તા ને ચારોલી ને ઓરેન્જ ને એના જો બગીચા હોય પ્રદેશ નથી કે જ્યાં છ ઇંચ વરસાદ પડતો હોય છ જ વરસાદ પડતો હોય એવું એક સ્થાન નથી એના કરતા જાજો જ પડે ચેરાપુંજીમાં તો પાંચસો ઇંચ વરસાદ પડે છે પાણી પીવાને ફાફા પડે ખો કરવા એટલે માણસ જે પીડાય છે એ વસ્તુના અભાવથી તો બહુ ઓછો પીડાય છે પણ વ્યવસ્થાના અભાવથી બહુ પીડાય છે આપણે વસ્તુનો અભાવ છે એ વસ્તુ અભાવ નથી વ્યવસ્થાનો અભાવ અને ભારત એટલે અવ્યવસ્થા પૂરી બીજું કઈ આપડે બધા આવી ગયા ને એમાં સાધુ માં તો વાત જ ન પૂછો વ્યવસ્થાની સાધુ જાય જ્યાં હરખી વ્યવસ્થા હોય ને બખડ અંતર કરે તો સાધુ ન હરખી વ્યવસ્થા હોય તો સાધુ જાય તો બખડ કરે કારણ કે સાધુ બોલામાં ગળથોતી માં ને વ્યવસ્થામાં રહેવું કે કોકને રાખવા બહુ થાય કોક રાખવાની ઈચ્છા હોય પણ રહેવાની તો ઈચ્છા હોય જ નહીં એટલે એ કોઈ રહે નહી એટલે જો બખા છે સંપ્રદાયમાં કેટલો પૈસો કેટલો મેન પાવર અને કેટલો મની પાવર પણ મેનેજમેન્ટ પાવર નહીં એટલે બધા ઓલા થાય છે હેરાન થાય છે માણસો હેરાન થાય ને બધા અંદરો અંદર બાંધે પછી પૈસો રહ્યો અને વ્યવસ્થા ન હોય એટલે પૈસો બધાને બધા બે થોડો કઈ આપણે જેમ હકડા નથી બે થાય એમ પૈસો તો વળી હાવ નો થોડું ઘણું કામ હોય તો બે એને તો ઓવરલોડ હોય તો હકડો બે એને ઓવરલોડ હોય તો પચાસ રૂપિયા હોય રૂપિયા ની જરૂર હોય એટલે પૈસો એવો છે વ્યવસ્થાના અભાવથી દુનિયા ઝાઝી પીડાય છે વસ્તુના અભાવથી એટલી પીડાતી નથી અને મહારાજે કેવી વ્યવસ્થા કીધી વ્યવસ્થા હોય તો માણસ ટેન્શન નો રે અને અવ્યવસ્થા જાદામાં જાદી આ દુનિયામાં કોણ કરે માણસો કરે અવ્યવસ્થા ઉભી કરે કોણ કરે બખડ કોણ કરે કુદરત કરે કુદરત નો કરે અવ્યવસ્થા માણસો કરે અને એમાં માણસો માં પછી કેટેગરી હોય સાધુ હોય તો સો ટકા પોહાય ને સાધુ નો પોહાય એ અવ્યવસ્થા ઉભી કરે તો રાજી થાય એવું નેચર હોય છે અવ્યવસ્થા કરીને પછી પછી થોડી ઘણી વ્યવસ્થા કરે તો એમ થાય કે અમે કરી મહારાજે આ બધી વ્યવસ્થા કીધી છે ધર્માદાની વ્યવસ્થા અને હું કામ કરવાનું એ હોય વ્યવસ્થા કરી દીધી કે આ બહુ મહત્વનું કામ અને આ તમારી સિક્યોરિટી આ તમારું મહત્વનું કામ અને આ તમારું મેનેજમેન્ટ ધર્માદાની વ્યવસ્થા કરવાની કામ બહુ સીધું કીધું અને હાવ હાદામાં હાદા ધર્મ હોય તો ગ્રહસ્થાન ધર્મ માં કેટલી કોમ્પ્લિકેટેડ છે એને અતિથિ નું આમ કરવું ઓલાનું આમ કરવું ઓલાનું આમ કરવું બહુ સાદા ધર્મો કીધા સિમ્પલ ધર્મો કીધા હોય તો મારા જે આચાર્ય એક તો સંબંધ સ્ત્રીઓને દીક્ષાને મંત્ર ઉપદેશ ન કરવો અને આ તમારું મુખ્ય કામ છે એ કરવાનું અને પૈસાની વ્યવસ્થા કરવાની પણ પૈસાની વ્યવસ્થા લાગે હાદી પણ હાદી હોય નહીં એ કોમ્પ્લિકેટેડ હોય અવ્યવસ્થા ઉભી કરે જેમ સાધુ અવ્યવસ્થા ઉભી કરે એમ પૈસો હોય અવ્યવસ્થા કરે સાધુ નો પેલો અવ્યવસ્થા ઉભી કરવા કોઈક જગ્યાએ હરખી વ્યવસ્થા ગોઠવેલી હોય તો એને બખડ કરી નાખવું એ કામ છે એને વ્યવસ્થા પોહાય નહી વ્યવસ્થા હરખી વ્યવસ્થા પોહાય નહીં એને સાધુ એમ સાધુક આપે કે મળે આ તો સ્વામિનારાયણ ભગવાન છે ઈદ એનું સર્વોપરી પણ છે અને ઈદ આપીએ કે બીજો કોઈ ન આપીએ કે ગ્રંથો જોયા બોલ્યો મોટા મોટા ગ્રંથો છે બધા સંપ્રદાય તો છે જ બધા એટલે એટલી સુગઢ વ્યવસ્થા ક્યાં કરવી હોય હા નાની વાતમાં જ કહી દીધું કે આ પ્રમાણે વ્યવસ્થા અંગે પછી એની ફરજો છે આચાર્ય મહારાજ ને ધર્માદો ની આચાર્ય ધર્માદાના આચાર્ય ધણી હતા મહારાજ દ્રષ્ટિ તો એટલે મહારાજ એની વ્યવસ્થા હોય અટાણી જ્યાં ધર્માદો જાય એની આ ફરજ આવે જ્યાં ધર્માદો જાય ને જે ધર્માદા વ્યવસ્થા કરતા હોય એના માટે થાય ધર્માદન ધણી હોય કે આ પોતાના માટે થાય ભોગ માટે થાય અથવા તો આવી વ્યવસ્થા ન કરે અવ્યવસ્થા કરે બગાડ થાય તો એને એનો દોષ છે ભગવાન ને ઘેરે તો બાકી નથી એટલે એમાં આ તો વળી એક ધર્મ ભાવના પૈસો છે અને એની જયારે અવ્યવસ્થા થાય એને ડબલ દોષ લાગે એટલે બધે વિચારવું જ્યાં જ્યાં ધર્માદા નું ધન આવતું હોય એને બધા માણસો બહુ રાજી થવા જેવું નહીં એને ટેન્શન આવ્યું કે એની વ્યવસ્થા કરવાની છે ને અને હરખી ન થઈ તો કોયલા દલાલીમાં કાળા હાથ થાય હરખી ન થાય તો એને એને કલંક લાગે બોલો તો જ્યાં જતો હોય પૈસા તો જ્યાં જતો હોય જાય પણ આ એને આ એટલે એને દલાડે છે ડોલર ની કિંમત રૂપિયા કરતા પચાસ ગણી છે ને એક ડોલર હોય તો પચાસ નો હોય તો પિસ્તાલીસ એવું હોય છે ને એનો અર્થ હું એનો અર્થ વિચાર કર્યો એટલે એનો અર્થ એવો છે કે ડોલર છે એ રૂપિયા કરતા પચાસ વાર સર્ક્યુલેટ થાય પચાસ વાર સર્ક્યુલેટ થાય એક રૂપિયો અહીંથી આમાં એટલો આટા મારે મારા ખિસ્સા તમારા ખિસ્ત તમારા ખિસ્સા તમારા ખિસા આવે तो एट्ला टाइम पचासन पास जाए का पचास वर एट किमत ओर्क्युलेट थे अव्यवस्था है અવ્યવસ્થા છે એટલે ભારતમાં પુષ્કળ અવ્યવસ્થા છે જે પૈસા ની વ્યવસ્થા કરનારા છે ધર્માચારીઓને રાજ્યના વાલા પોલીટિક માણસો એને બધા એ સામાન્ય માણસ સ્વિટરલેન્ડ માં જઈએ કે પૈસા ધર્મ નો પૈસા જાજો ભેળો થઈ જતો હોય કે ધન નો અસાધારણ સ્વભાવ હું ચો એક ઠેકાણ નો રેવું ચંચળતા છે લક્ષ્મીજી નો ચંચલ લક્ષ્મી કીધું કેટ કરે એટલી કિંમતી લક્ષ્મી કહેવાય કિંમતી લક્ષ્મી નંબર 133. યો ભારુરા કરે એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોત પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણ મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને તે અત્યાર સુધી કહેલા આચાર્યોના ધર્મોથી તેમની પત્નીઓના ધર્મોને જુદા પાડે છે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીની પત્નીઓ સુનંદા અને વિરજા નામે છે તેમણે પોતાને શરણે આવેલી સ્ત્રીઓને પણ પુરુષને નહીં એમ એવો શબ્દો અક્ષર મૂક્યો છે તે સધવા અને વિધવા સ્ત્રીઓને યથાયોગ્ય ધર્મોપદેશ કરવો એમ કહે છે અહીં કોઈ શંકા કરે કે સ્મૃતિ વાક્યમાં તો એમ કહ્યું છે કે ગૃહણીયા વૈષ્ણવાદ ગુરો હો વૈષ્ણવ ગુરુ પાસેથી મંત્રોપદેશ ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રસંગે કરાતા મંત્રના ઉપદેશમાં તો ગુરુ આચાર્યનો જ અધિકાર છે તેને બદલે તે આચાર્યોની પત્નીઓને શિષ્ય સ્ત્રીઓને મંત્રોપદેશ કરે આવી આજ્ઞા અહીં શા માટે કરી છે તેના પ્રત્યુત્તરમાં કહેવાનું એમ છે કે શ્રુતિ સ્મૃતિ અને ગૃહ્ય સૂત્રોમાં કહ્યું છે કે પત્ની તેના પતિનું અર્ધું અંગ છે પતિ પત્ની બંને અગ્નિહોત્ર ને સ્વીકારે ત્યારે અર્ધામાં પત્ની છે એમ સ્વીકારે છે મારા વ્રત એટલે પ્રાણોની સાથે તારા પ્રાણોનું જોડાણ કરું છું અસ્થિની સાથે અસ્થિ નું માણસની સાથે માણસનું ત્વચાની સાથે ત્વચાનું આ પ્રમાણે દંપતી પતિ પત્ની બંને મળીને एक अंग हो एक कार्य कर आचार्य पत्नी मंत्रोपदेश आचार्य मंत्रोपदेश आम विचार नए पुरुषों की साने आचार्य पत्नीओ पुरुषों ने, ने, पत्नी ने मंत्रोपदेश करें अथवा शिष्य स्त्रीओ साचार्य मंत्रोपदेश करें तो તો તેવો અવશ્ય પોતાના શીલ સદા સદાચાર વ્રત થી પતિત થઈ જાય ભાગવતમાં કહ્યું છે કે પ્રમદા નામ ઘૃત કુંભ સમાપમાન સ્ત્રી પુ પ્રસંગ એદ્રુક સર્વત્ર ત્રાસમાવહ ખરેખર સ્ત્રી અગ્નિના જેવી છે અને પુરુષ ઘી ભરેલા ઘડા જેવો છે આવો અનુચિત સ્ત્રી પુરુષનો પ્રસંગ બધે ત્રાસજન એટલા માટે પોતાની પતિની આજ્ઞા લઈને આચાર્ય પત્નીઓ સધવા વિધવા બધી જ સ્ત્રીઓને મંત્રોપદેશ કરવો અને આચાર્ય સ્વયં પોતાની પત્નીને જે મંત્રોપદેશ કર્યો હોય તેજ જ મંત્રો ઉપની પત્ની દ્વારા પિતા ધર્મદેવે બાંધેલી મર્યાદાનું પણ સહેજે પાલન થાય અને બધું નિર્દોષ રહે આચાર્યોની પત્નીઓએ પણ સ્વતંત્ર રીતે મંત્રોપદેશ ન કરવો તે બાબત પરાશરે કહ્યું છે કે ધર્મોપદેશ યા નારી દાન તીર્થ વ્રતાની ચોથી નિષ્ફળ વિનાજ્ઞા પત્યુરાત્મ જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞા વિના આજ્ઞા લીધા વિના સ્વતંત્રપણે ધર્મોપદેશ કરે છે દાન તીર્થયાત્રા કે વ્રત કરે છે તો તેનું તે બધું જ સત્કર્મ નિષ્ફળ જાય છે જન સ્વામી મહારાજની જયેશ